કપાઈ ગયેલી વાત છે એનું જે લેવલ કે પછી કોઈ મળે નઈ આપડે ખબર પડી જાય કે બધા લેવા પેલો જો કાર્ય કરે છે ચાર એક ગરીબ દેવ ઘટી જાય છે એનો સિલેકટ તો આટલે લેવલ પર તો ઘટી ગયું છે અમે લોકો ને એવું કે અમે લોકો ને એવું કે બારબી તો કોઈ પડેલી જ ને આ પળિને એટલે જ તો આવે એમને પાસે લેવલ હોય કે ના હોય આપણે બહાર બહાર એટલે મારો લેવલ ના હોય એક બાઈક હું થકી ને કે છોકરા થાય ચારિત્રો બે વાર કીધું આવું કરવા ની જતું કરવા ની ચારિત્ર માં જતું રહે ચારિત્ર બને એટલે પ્રભાવ પડે પ્રભાવ પડે હાઈ લેવલ પર મૂક્યા હોય એ અગત્યનું કે આ ઉપયોગમાં રેવાય આજ્ઞામાં રેવાય જ્ઞાન રેવાય એ અગત્યનું બરોબર કઈ કરવું જે છે ત્યાં એવલા પેલું તો પેલું સા કામવા લાગે કોઈ આપને હાઈ લેવલ પર મૂક્યા કે લો લેવલ પર મૂક્યા એ આન્ગનવાસું હેલ્પ કરે બરાબર સાદા કેમ મળતો છે કે તમે ના રહે લો લેવલ માં મૂક તો એકદમ ન્યાય જાય એવું બને ફાયદ નઈ થાય પાટોય ના બને બને જા સમય લો લેવા પર મૂક્યા પેલી વ્યક્તિ જે લેવલ મુકે છે કઈ ગાન જોઈ ને થોડું મુકાય છે ને ના કરે આપડે જ્ઞાન છે ના આવે ના ગય ના આવે દરેક માં જ્ઞાન રહેલું છે એ આપણા માં આવે ના ગનકારીએ એટલે આપણે બાર રાખીએ માન રાખે ને જ્ઞાન આપડી પાસે આવે તિરસિયા કરીએ જ્ઞાન ના તિરસ્ત ના આવે બરાબર તે ના જો એવું જ થઈ ગયું આપણી પાસે કશું રેવી નહિ ચારિત્ર ભાઈ એટલે સ્વભાવી કેવું પ્રભાવ સારી લોકો પાથળથી આમ જાય ગયા પછી બધા ને ફેંકી દેરી ના હવે ક્યાં છે નથી આવી હવે નથી એવી એવી વૃત્તિ નથી હવે એકાદ લખી નામ તો મોકલી આપો એટલું બધું કરતા કેવું હાલ અમારે સામનાર ચેર છે કઈ કેતો સર આપીશ વાર નઈ લાગ્યું ના આવે ચોપડી મોકલતા ચોપડી બધા એમાં સીધું ઉતારી મોકલ્યા પણ સંસ્કૃત ચોપડી નવું જુદા લેવલ માટે લખાવ્યું છે અને આ જુદું લેવલ છે ને ચોપડી ભરી ખે ભાઈ ખાવા ના જાય પણ તું કર્યા છે ચોપડી માંથી ચોપડી માં ભેભારી કરવા જેવું નહી તમારે દબાણ વર્ષે નાખવા દેવાનું ભેભા જવા જેવું ખોટે જ આવું આવ્યું બાકી કોઈ પેફા કરવા જ નથી તમને નાટતા આવડે સુધરા તમને બરાબર મારી લેવલ માં ના આવે પણ તમને મિત્ર ના લેવલે ઉતરી આવડે ને આવ્યા પછી આપતા તારીખ બાવીસ પાંચ ત્યાં મહાત્મા કનુભાઈ પુસ્તકોમાં જ્ઞાન છે ગોખવું પડે તો આ તો વિજ્ઞાન સહેજા છે પાણી પછી એના વિચાર કર્યા કોઈ ના કરે તો પડી જાય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 આપે રવિન્દ્ર દવે સમજાવ્યું હતું ને આપડે અરવિંદ આપડે હોવો જ ને દરેક માણસ ને કઈ ધ્યેય તો હોવો જાય સંસાર માં સુકી જવાનો પૈસા કમાઈ કોઈ ધ્યેય કે આમાં વોક્ જવાનું કોઈ ધ્યેય અગર કોઈ ગુરુ થવાનું ધ્યેય કોઈ પણ ધ્યેય તો હોવો रोज ध्यान करवा नहीं ध्यान परिणाम धेय जो एकाग्रता हो ध्यान उत्पन्न ध्यान परिणाम परिणाम से, से।, से लोग मन कही गए ध्यान वाला ધ્યાન રાખવા ને ધ્યાન કરો આવું મેં તો કડક બર્યો નું પાણી પગ માં પડી ગયા રોજ આવું ના કરું ને એટલે ટેવ પડી જાય ધ્યાન હંમેશા ટેવ ના થાય હું બે જગ્યા ના છું એનું ધ્યાન રહેશે જ નથી રહે તમને હું શુદ્ધાર્થ માં તમારે રહેશે ને એ શુદ્ધાર્થમાં ધ્યાન જ કે નિરંતર ધ્યાન જ રહે છે ધ્યાન લોકો શું માની બેઠા છે એટલે એ માન્યતા કઢવા માટે આપડે બહુ તાપકા માર્યા ખાવા પણ એ તો સાબકા ધીમે ધીમે બોલવા મળે તે લોકોને જોવું છે હજુ એવો સંજોગ વાસતા નથી હજુ એવા સંજોગ વાસતા નથી પણ બાદ છે એક દાડો એક દાડો સત્ય છુપાશે નહીં સંસાર નું સત્ય પણ છુપાશે નઈ સંસાર નું સત્ય મૂળ વસ્તુ આપે છે પણ સદાય છુપાશે નહિ ભ્રાંતિ તો એક શબ્દક બોલવા ખાતર બોલીએ છીએ આપડે મિત્ર કેમ દારૂ પીનારા માં એમ કેમ કે ભ્રાંતિ ચડી છે શું જેમ દારૂ પીનારા માં બીજું જ જુએ છે બીજી વાત કરે છે બીજો કરે છે આજ છે દારૂ નાજી અને ભ્રાંતિ નથી આપેલું ખોટું નાવ આપે મારે ઊંચું બહાર ને ભ્રાંતિ તો ક્યારે કેવાય કે અહીંયા ઉનાળા દારે રેતી ની અંદર રણ માં જતા હોય અને કપડા ઓછા વધારે પાણી બલરજે તારે ભ્રાંતિ કહેવાય દારૂ ઉભાનતા પ્રગટ થાય છે અને અભાનતા જુએ છે દેવ બંને જોઈ શકે છે પણ તે દીકરી એ ભ્રાંતિ લે ના તો આપડે ભ્રાંતિ નો લેટગો કરીએ કારણ કે પ્રચલિત શબ્દ છે એને આપડે ઘર ભ્રાંતિ નથી આ ભ્રાંતિ થાય કપડા ઊંચા વધારી પાણી છે નહીં અને કપડાં ઊંચા વધાર્યું ફરતે દ્રૌપદી એ કહ્યું ઢોર મારી હતી ને શું કહ્યું હતું અરે ફરે બની પછી દ્રૌપદી ને હે માટે શબ્દ બોલવામાં તો બઉ એનું કંટ્રોલ હોવો જોઈએ રોજ રોજે અભ્યાસ કરવો છે કે જે શબ્દ લોકોને દુઃખદાયી થાય એવા શબ્દ ના બોલાય કરવો દાખલો માણસ શું અભ્યાસ કરતો હતો વેપાર કરતો હતો કાક ની બંગડીઓ એવું છે એવું બધું વેપાર કરતો હવે एक अद्ही बंगड़ी सामी जाए माते ना ले जाए गधेड़ा बार मूके पधेड़ा राखे तेन भार मूके गधेड़िया शू कह गधेड़ी ना कह મારે કે છે રજપુના ગામમાં વેપાર કરવાનો અને બંગડીઓ નો ધંધો કરવાનો અને હેર કથેડી કઉેડી જાય તો શું ભાઈ મારું કે હું કદેડી બોલી ગયો તમારી બોલવા બધા બહુ સૌ ગયા હતા એક જ શબ્દ વધ્યા આટલા શબ્દ આખું આ બધું મહાભારત ઉભો થઈ ગયું બીજું કોઈ કારણ હતું ખાસ મુખ્ય કારણ બેફોર્મ રીતે બોલે બોલેલા એટલું જ નઈ બેફોર્મ રીતે બોલે આવે પછી અનુભવ મે રો ના સો રૂપિયા થયા બહાર જ પણ આ તો ભાડું કેવાય તમે ભાડું ના કેવાય શું બઉ સારું થયું આવી એટલા બધું હથિયાર છે વેપારીઓ શું કરે છે મોટા મોટા ત્રીસ ત્રીસ હજાર રૂપિયા ના ચાલી ચાલીસ હજાર રૂપિયા લઈ ચાર કોમ્પ્રેસર એવું થયું એટલે ભાડે પછી એકસો રૂપિયા ભાડું અને સેલ પોઈન્ટ તો એનું પાછું અને જેવું જેવું હતું તેવું એ મૂકી જવાનું કિપેર કરીને આવો વિચાર કર્યો નથી હવે કઈ કેવું મને જ્ઞાન આપો કે હું હવે આ જ્ઞાન રહું કે છું ત્યાં જ્ઞાન આપ્યા પછી શ્રીમંદિર સ્વામી ના દર્શન ડેરા રોજ દર્દી બેસી રસો આમ અમદાવાદ માં છે હા તો ખોરી કાઢ્યું નથી પેલા તો તમે જતા ભાડે હવે તો આ સુરેશ જાની જાય ને તમારે જો આણવાનું કે આ જાની ભાડે આવ્યો હવે તમારે આબરું રહી ગયું હવે તમારી આગરુ રહી ગયા આબરુ ગયેલી હતી છોડી દેવી છે એવું જ કેમ ચૂકલાય એ નોકરી છોડી દેવી લાગે નથી એને ઉપરી કોણ લાલ હોય કે મારે છોકરા ને છોકરો થાય કે આપડે નહી છોકરા આપડે ક્યારે નહીં જોઈતો હોય તો આ નાખી દેવો નથી નાખું નેધલ છે નકમ પધલ ના લોકોશન કર્યા મોટા મોટા અને લોકો ડેકોરેશન પોતે ચીજ ગરમ થાય ડેકોરેશન પોતે જોજો કર્યા કરે ગરમસી શુકલું બઉ લોકો નાખો મેતણી આપી બધાને કે ભાઈ આપડે આ ચંદ્રકાત બધાને કે આપડે ગુપ્ત રાખજો આ અને પાંચ પચાસ હોત થઈ જાય પછી આપડે ઓપન કરીશું પછી ગોળીઓ કરાવે હાલ તમારે ચલાવી ચલાવે જેથી ચલાવીએ હતી હા આ બીજ જાય નહિ આ જ્ઞાને જાય નઈ આ જ્ઞાન જે ઓપન થયું છે બે દાડા સાંજ નો સત્સંગ જયારે હિતકારી લાગ્યો નો અભ્યાસ કરવો જોઈએ દુઃખ થાય શબ્દ નો અભ્યાસ કરવો જોઈએ અભ્યાસ કરવો એ અભ્યાસ કેવી રીતે કરવો જે દિવસ દરમિયાન દુઃખદાયી શબ્દ બોલ્યા હોય દિવસ દરમિયાન જે દુઃખદાયી શબ્દ બોલ્યા હોય એનો અભ્યાસ કેવી રીતે કરવો જે મેં તેવું પૂછાયું મારે બગડિયડાવે નઈ હા ગધેડી આપડે કઈ દેવું તો મારી નાખે એટલે તો અહીં હેડ બાળ આવે ગયા નહી જે લોકો એની નોંધ છે નાદા ચે તેના વિરોધ નો શબ્દ બોલવો અગર બી સુગંધ ટી હેરાયા અમારી આ ટીકો ખેલે ને ત્યાં ચાકે ને તો યે સાબ કર માર કે દેવા દે ને અમે ક્યાં આ કે હું કે કરતા હું ટી હેરાયા કરે ને ટી હેરાયા નું તો ખાલી કરે છે મોટી કે નાના સુગંત કે લે લે ગોર પર બાજે તે દરિયા દે ઓય કી ઓર બોલે લાગે હા દેખના 23 5 86 મહાત્મા ના રેવાનું હું જગત ખોટું હાચું હોય તો ઠીક છે ખોટા ને પકડી કરીએ કેટલા હું એ જગત જ ફોટું કેટલા અપૂર્વ નહી એવું આ અપૂર્વ છે દાદા એ લોકો આ લોકો ને તો આશ્ચર્ય થાય આશ્ચર્ય થાય પણ હવે આપણે આપડે માળા પહેરવી નથી હોય કોઈ આપડે કપડા પહેરવા પહેરવા નથી પરિવર્તન આયા જ કરે આપડે પહેરવા નથી છતાં કાઢવા નથી પહેરવા નથી છતાં કાઢવા નથી આવું જે જવાનો છે એમ ધક્કા મારવાનું શું તમને કેમ લાગે સહયોગી જવાનો નથી આવો આવો આવો સાહેબ આ કોણ કેવાય જે કપડા સાથે જે જ્ઞાન થયું એ કપડા માં ફેરફાર ના કરે જે ત નું જે બધું પ્રદર્શન હતું તંત્ર નું તંત્ર નું બધું પ્રદર્શન હતું નહીં કપડા માં સહિત હોવું જોઈએ હવે કપડા માં જ હોવું જોઈએ સંસાર ભાવ જ હોય વેપારી ભાવ જ હોવું જોઈએ જ્ઞાન લોકો હા મોભ ને આવું આવું ગાયત્રી મંત્ર પછી કોઈ એવો મંત્ર જ આવ્યો નથી હા ગાયત્રી મંત્ર પછી હજારો વર્ષો થઈ ગયા લાખો વર્ષો થઈ ગયા ઘર ની સેવા કરી ચેતન ને સંભાળું નથી કર્યું અધ્યાત્મા જગત જોયું નથી અધ્યાત્મ અધ્યાત્મ નામ કેવાય કે આત્મા નું થાય પહેલો પેલો સિકુ ની ખાને પેલો આવડે આજનાની જન્મતા જગ્યા જે તે ને તે જ નો કહેવાય કે ન તે જ કહેવાય નરન સપાવતો એવો કમાને હોય લોક છે અમે એક એક મરદુક નથી એરો ચરણ સ તે જ કે એજજીત સંતન પેજ જ્યાં ભય નથી જ્યાં કહીશું નથી જ્યાં ધંધ્ર નથી જ્યાં વિતરાગતા છે કૃષ્ણ ભગવાન કહ્યું ત્રગ નિર્ભયતા બે આપડે પબ્લિક માં દેખાઈ રહ્યો ગોઠવી પરિપ્રશન નું છે હા પ્રવચન નું જ્ઞાન નથી પંડિત બહુ બુદ્ધિ હોય તો પણ ના પડે ને પ્રવચન થી જ્ઞાન આત્મા લભ્ય નથી પ્રવચન તો ખાલી પોષક માં માત્ર અનુભૂત છે ને પ્રવચન માં એ તો ધંધા રોટલા કારણ ધંધો છે તે ન લભ્ય એટલે કે જેને પસંદ કરે તેને જે પ્રાપ્ત થાય આપણે જે થિયરી ઓફ ગ્રેસ ફે એની આ વાત છે के पसंद करे ज्ञा क्या भगवान शब्द है नही कहते भगवान मुपाने शो वो ભગવાન આ દુનિયામાં ભગવાન બીજા કોઈ છે માતા ને પેટે જન્મેલા તે કુલ કેલ થાય છે ભગવાન કેવાય છે બસ એ કોઈ ભગવાન હોતા નથી માતા પેટે જન્મેલા अनेक तरी जनता जमताताल कह रहे जेट जादा भाते छे कि अनुग्र, अनुग्र शुकाम करे शुभ करे मनस हो तो ये अनुग्रह लायक आ अनुग्रह शब्द मुख्य वस्तु दाखा तरीके हाँ अनुग्रह तो आप भाषा तरीके व બાકી ભીજ બનેલો માણસ અનુગ્રહ થયો કરોડો માણસો છે એ આખો ક્રમ અનંતેવલપમેન્ટ ક્રમ નું ડેવલપમેન્ટ છે ભવિષ્ય ની વાતની કૃપા થી બીજા રાખતા પણ બીજું કોઈ જ્ઞાની તો પોતાના ફીઝ માં આવેલા છે શીખ માં મેટ્રિક માં જાય છે આવો આવો ભાઈ બેસા અને જેટલા માતા ને પેટે જન્મ્યા ને તે ભગવાન કહેવાય આચાર રાખવી રહી સ્થાપન કર્યો છે કે દરેક જીવ વહેલો મળો ડેવલપ થવાનો પણ એ જ છે દરેક જીવ દશા એ જ છે જયારે ત્યારે આ થવાનું છે એનું ધ્યેય એનું ધ્યેય બની જ રહ્યા છે પણ એટલું બધું ત્યાં બસ કેટલી કસોટી ચાલી રહી છે કે ત્યાં કરોડો માંથી એકાદ થાય છે ફોન ને બાકી વાત આંકડી પકડનાર મળી જાય અને જયારે કઈક ભરે રહ્યા હોય બધા તારે આપડે આગળ જાગી જાય છે એવા જે થયેલા આગળ ભરી રહ્યા હોય ત્યાં આગળ હજાર બે હજાર દસ હજાર વીસ હાજર જતા રહેલા બસ આવી રીતે હોવું જોઈએ અને મન નું સમાધાન થાય તો ધર્મ જ્યાં મન નું સમાધાન નથી ત્યાં ધર્મ કરન નું એકાગ્ર કરવું એ ધર્મ નથી મન સમાધાન કરવું એ ધર્મ એકા કરવા રિલીફ છે શું છે પછી એકા કરતા ઉડી ગયું ક્યાં ગયા કરતા હોય તો સમાધાન વાત આવે છે ના સમાધાન સમાધાન થયું એટલે વિધા બંધ થઈ ગઈ છે વિધા બંધ થઈ ગઈ છે ગંધ હોય સમાધાન માર્ગ કોઈ પણ દુઃખ હડે નહિ તારે જાણવું કર્યો શું બોલી રહ્યો ક્યાં બોલી દોલી રહ્યો અને થતું દુઃખ ગુમે છે પણ થતું કારણ કે માણસ એ પણ જાત નો થતો જ માનસું અને આખું વલ તો પઝલ છે ભગવાન તો સાંપ્રદાયિક બતાવે જરૂર છે કારણ કે એની જરૂર ના હોય એ ના હોય તો સાંપ્રદાયિક મત ચાલે નહી તેના આધાર એ સંપ્રદાય દાયક દિલીફ જ છે ને સંપ્રદાય પણ એક બિલીફ જ છે ને આ બધી આટલી બધી જબરજસ્ત ચાલી વર્ષથી આ બિલીફો ચાલી એ પણ હજારો વર્ષ થી આવી બિલીફો ચાલી એ પણ એક અજાબી છે આ બધું વસ્તી આની આ જ બિલીફ માં પૂરતા આ જે હિન્દુસ્તાન ના બઉ હતા ત્યાં નીચે ઉતરે છે નીચે ઉતરે નીચે હતા કોઈ જાત ના મતભેદ ઘટ્યો ઘટ્યું એ તો કચું ઘટતું નહિ પણ આ મજા આવે છે કે ठीक है बायुदा तो हिंदुस्तान सन्मुख हिंदुस्तान बीजा लोग बाहक है बायू बीजा तो साहसिक्र बार જેનું આ એકતા છે ત્યાં સુખ સુખ માં કામી ના ભાઈ મનમાં જુદું હોય બોલવા માં જુદું આગળ જુદું થઈ ગયું ત્યાં આગળ કશું સુખ પાય છે જુદું લાગે છે એક ને વર્તન માં બીજું એ સમજણ પૂર્વક કરતો હોય તો વાંધો નથી પણ અજ્ઞાનતા કરે હા ધંધુ પૂર્વક કરે અજ્ઞાન કરી અજ્ઞાન જે કરે વાત મનમાં જેવું આવ્યું ભાઈ જાય એટલે લેરી ને કે શેવું જેવું શું સમજ છે પેઢી ગુદા કરી નાખે આપડે તો ગુસ્સે થાય ચાલુ પડી જાય અંદર ગુસ્સો થાય પણ મળે તો બહુ સારું બધું નાખી કરતો પેલા તો જેમ છે એમ જ બોલી જાય સમજુ માણસો ટાકું કરવા વિકલ્પ હંમેશા કઈ રે નિર્વિકલ્પ આનંદ આપે અને વિકલ્પ કઈ રે તે મારા પર દિવસ જોઈ ને ફરિયાદ કરતો હોય આ કર નિરંતર વિકલ્પ કઈદે પ્રયત્ન કરે માણસો તો એ શક્ય તો આ કરી એ થયેલા છે એ સરબુદા જેવા દેખાય છે મનક્રિય કરવા જોખમ છે તે નિષ્ક્રિય કરવા ગયેલા બાપજી દેખાય બધા ને આનંદ થાય બાપજી સામાન સામાન ખાલી નિષ્ક્રિય થઈ ગયા છે આનંદ થાય બે ગોટાળો ભાઈ કશું નહીં અંદર અંધારું ઘોર એટલે ફરી મન ઉભું કરવું પડશે મોક્ષે જોવું હોય છે મન ફરી ઉભું કરવું પડશે મન મારેલું ચાલે નહીં મન જીવતું ઘોડા જેવું કરવું જોઈએ કેવું તમે વિચારતી છો મન મન મન મન તો એના સભામાં છે મન શું મન શું કે છે કે તમે મારા માં તો શું કરો પણ હું જે અત્યારે છું હું કામ કરું તમે વિચરો તો શું કરો એ શું કરશે સ્પંદન કરાય મને એક્સ્ટ જ થયા કરે છે નિરંતર નિરંતર જવાબ છે તો પણ આ વિચરે છે બધા સીમાન સીમાન શું કરે છે વિચરે અને પછી પરમાણ ક્યાં થાય વિચાર છે વિચાર કેવાય તો વિચાર જ વિચારશે તો હોય વિચાર વિચાર તો વિચાર થઈ જાય છે પછી નહી જ્ઞાતા જ્ઞ થાય છે મન ના મન નડતું નથી કોઈ નડતું નથી પોતાની અજ્ઞાનતા નર થાય શું તમે વિચાર થાય મન તો વિચાર કર્યા કરે તને ગમે છે મનના સ્પંદન આવી જાય પછી વિચરે વિચરે આપડે વિચારી નથી હું તો કોઈ દાખલો નથી તો મને વિચાર હું તો આ રોગ જ રોગ ને કોણ ભર્યું અને વિચરા એટલે પરા તમારી સતત રહી નાખી તમે સતંત્ર જ છો